ભૂલ વગર ની કઈ કહેવું નઈ પછી પાછી તો પીડી કરતા કરતા કઈ કઈ નાખે પછી પેલો બાય ને તારો પ્રારંભ વાંકું છે ને હું આવું બોલું ને બોલ્યો એમ સારું હતું સમજ બોલું છું હું શું કરું છું મારા હાથમાં છે એને અને પછી કવ ખોટો ખોટ કઈ યાદ કોઈ વસ્તુ મન ખરે કુદાકુદા થાય કે આવતી હોય તો સારા હાથમાં ફરી ના સેડા નથી આવતી કહેતી એક દ નથી મેગત આખરે મારી દાવો કરે કે વર્લ્ડના તમામ મનુષ્ય સીઓપી સ્ટોપ છે તિરક્ષા માટે નહી લખ્યા એને જાગૃત કરવા માટે લખ્યું એ જાગૃત થવાનંદી શક્તિ છે આ પ્રકૃતિ નાચે છે એમ નાચ્યા કરો છો પ્રકૃતિ જેમ નાચે ને એ બી નાચ્યા કરે શું કહ્યું પોતાનું કઈ નઈ હા કૃષ્ણ ભગવાન શું કર્યું કે અમારે જો પુરુષ થાય અને પ્રકૃતિ જુદી પડી જાય તો પુરસાદ ઉત્તમ થાય તો પુરુષોત્તમ થાય આ તો પ્રકૃતિ નાચે છે અને પછી પાછું હું નાચ્યો આપણે કેવું લાગે બહુ વિચારવા બહુ વિચારવા બધા હિસાબ તો બહુ વિચાર કારણ કે આપણું આખું જગત તો હું વાણી બોલું છું મારે જોડે મત કોઈ થાય ને હું એટલો જ બોલું છું કારણ કે વાણી માલકી વાળી નથી એટલે હું કહી દઉં છોકી છે એમાં એમાં સેજ પણ પોઈજન નથી શું કહ્યું મેલકી વાળી વાણી હોય ને એમાં પોઈઝન ભાઈ એવું લાગે તમને મારી વાણી એમ છે અને મારી વાણી એ પોઈજન છે પુસ્તક માં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે આ માલકી છે બઉ ઝીણી વાતો બહુ થઈ ગઈ ને નથી કરી આપડે નકમ બધું લાગે છે કે વાણી એવી નીકળે છે આ યોગ વાળા એવા લાગે છે કે વાણી એવી નીકળે છે સારા જગ્યા કેવા પૂછાય માણસ પેલા જગત બહુ હમજતા આવું નથી આજે એનો કામો ભાગે ગીતામાં નથી એનો લાખ મો ભગવાને કહ્યું કે કૃષ્ણ ભગવાન કહ્યું કે હજારો માણસ વાત છે ત્યારે એકાદ એના સ્કૂલ છે પંડિત પંડિત પામશે સુક્ષ્મ અને એવા હજારો માંથી એક સૂક્ષ્મતમ એટલે હું શું કહેવા માંગુ છું તે સમજી જશે શું કે તું ક્યારે પહોંચ્યા ગીતા બઉ વધારે ખાલી પેલા ચોપડીમાં શું કયું છે કેટલાક લોકો છોકરા ને જીવી નાખે છે કઈ ખોટું ગુનો કર્યો બધું મારે ખૂબ મારે છે મેં શું કઈ લખ્યું છે બાળ મન છે મગજ બાળ છે ઉત્પન્ન થયો નથી બેસાડી ખુશી કરીને એ કરવા સમજાવાની જરૂર છે એક ભાઈ ને પૂછ્યું એક ઘરે કાકી બરોબર છે તમે કહો છો આ લી આજે આ લી આજે સરવણીમાં મૂકવાનું તમારે પટેલ માં સરવણી ભાઈ માર્ક મરી ગયો પછી માજીએ એ કહ્યું છે કોઈને કે વડોદરા એટલે માટે ધણી બધી ઓફ થઈ ગયા પણ ધરણીમાં ખાટલો મૂકે નહીં તેની બધી અને મૂકે અને બ્રાહ્મણો લઈ જાય પછી એમને કપડાં બપડા મૂકે બીજું મૂકે ત્રીજું મૂકે જેવું બ્રાહ્મણો કર્યા એવું કરે તે મૂકે ત્યારે એક જણ કહ્યું માજીને સાચી રહ્યો કે મારી આ કાકા ને તમાર બધું સોનું મંગાનું આ ચાર મહિના હોય શકે નહીં બોલે કે કઈ સંધારીઓ છે આયે તો નહી ને એ તો તહજ વારે સંધારી કેમ તહજ વારે વિચાર ટીક્કા મતલે ટીન સંધારી પણ થઉ જેતી વાત નહી આ કે ઇન્દિરે થલેન પછી કેવું કે પછી હવા નહી મળે તર તરવ્યું કેવું કરી છે આ ધવના બરોબર હજુ આપડે તો એવા સ્ત્રીઓ છે કુદરત નો કાયદો કેવો છે કુદરત ના આપડે પૂછીએ તે ક્યાં તું આ લોકો કરું છે તો એ જવાબ આપે શું જવાબ આપે બરોબર દરેક પ્રમાણે દરેક છે ખોટા પ્રમાણે નહીન્ડર પ્રમાણે પ્રમાણે મોટા પ્રમાણે કલેક્ટર ને આટલું બધું આપી બધું આટલું આપ્યું એવું નહીં એ તો પક્ષપાતી કહેવાય એનો કેન્દ્ર એની જે ઈચ્છા હતી એને જે મારો કેવી રીતે બગડે છે એવું તમને કહું આપને એક ભાઈ ને એક બે છોકરા હતા એક છોડી હતી બહુ સંતોષ હતો જો અને ડ્રાઇન રૂમ હતું જાત ને બઉ દુઃખ દસ પંદર વર્ષ પાછળ સોફા લાયેલા એકાદ આવો સોફો કેવાય ને આવો સોફો એકાદ પેલા બે રૂમ વાળો કઈ લાગે નોકરી બધું એટલે પેલા રૂમ એમના મને એમ થાય કે આ સી ગયું એ માનતા પછી એમાં ભાઈ મન જે રૂમાર હતો ને લોન લીધી અને મકાન પાંચ રૂમ કરેલા હવે જમવા બોલાયા વારચું કર્યું ને જેમાં ભાઈ બને અને વાઇઝ ને બોલાયા એટલે આ બે ગયા ને બહને રૂમ માં બધા ફરી થાય છે કેવું છે આ ચોથી દુખલાય આ લાઈ લાઈ પછી ગયા બની કે છે તેની કે છે આપડે આ સાઈડ માં નાખ આવે આ તો કઈક કરો આવે આ તો બઉ મને ગમતું નથી આવે અત્યાર સુધી ગમતું તું એ તો બધી નાખાય લોકો હું હું કરો હું એટલે શું કરે પછી પછી બધી ધણી શું કે છે ચોખો એમ નવો કેવો સરસ છે જેટલા દુઃખ છે એ બધા ઇનવાઈટેડ લોકો આશ્રષ છે બહાર આશ્રષ થઈ કે પોતે બીજી કોઈ એજન્સી ને વચ્ચે નાખતો નથી ભગવાન ઉભું કર્યું ભગવાન ભગવાન ને તમે બનાવ્યા કરે છે બીજી નહી માનતા નિષ્ઠા માનતો હોય પણ છે આશ્રિત એ લોકો અને આ એટલી નિરાશ્રિત પ્રજા છે કે હું કરતા માને છીએ કારણ કે પૂર્ણધર્મ સમજ્યા પુનઃ ધર્મ સમજાય કરતા પણ આપડે મજા આવી જોખમદારી કરીએ છીએ આપણે જોખમદારી આપી કરતા ઈશ્વરનું કરતા રહ્યું કરતા અને કેટલું બધું લાગે છે આ સમજાવાનું થોડુંક કે કહેતા હે મેરે કુછ સબબળે યાદ હોગે ચાલ ઉપર સમજાય કે આ દુખો ઇગાઈતે કેવી રીતે કે આ દ્રષ્ટિ દી આ જે બધાય દરેક માણસને એને તો જમળ દેવાનો કોમે બાદમે બહુ دیر ગયે ને મને હમય આવે સાબિયે દે બેરી મને અમેરિકા માં નતો ફોતો મને પહેલો ગયો હતો ના ભાવ મને જોવાનું નાની અંદર સાબ મને જો હોય તો અહિયાં આગળ હતો તમે તો અહીંયા ની મારે બીજો ચેન્જ જ નહીં ને ગમે કે એક જ ઘરો અમેરિકા ગયા ને એ બધા એટલા બધા કાગળો આવે છે એટલા બધા રાહ જોઈ જાગે એ લોકો મોટા મોટી સોહા પછી સત્સંગ ચાલુ કરી દીધા એક જરા શિવનું અને એક બાજુ શિવ અંગે ખબર કેવાય કાલે પંજાળા ઈ કે દાદા ને જે મંદિર બાંધ્યું છે પચાસ હજાર પાંચ લાખ પણ મારું તો પાંચ લાખ બોલે છે ને કારણ કે અહીંયા આપડે તો ખવરા હાથ ધરવાની વાત નથી કોઈ તો માગવાની વાત નથી માગવા શું થાય પાંચ જણ છૂટી હોય તમને ખબર પડે વકીલો હા અરે ફર્સ્ટ ક્લાસ કપડા પહેરી ખરી પણ વકીલાત ના પૈસા આપવા ના હોય અરે એવા માણસો આ લોકો અમારા બે હજાર બે હજાર લખવા દુઃખ થાય દુઃખ થયું એટલે બાર ની બે લાખ કોસ્ટ આપ્યા જ કરે અને તેટલા માટે અહિયાં એના પુસ્તકો માટે લોકો શું કઈ જાય છે અહીરા પુસ્તકો છપાઈ ને થાય ગયું હવે અહી રાત પુસ્તકો અરે તે પેલા પબ્લિક ઓછો નફો તમે આશા નહીં દાદાની વાણી વેચાયું કરે છે જીવનમાં બધા પુસ્તક બધા થતા એક ભ્રમચર્ય ઉપર તો મેં હું એટલું બધું બોલ્યો છું કે આઠેપન નું પુસ્તક ભ્રમચર્ય ઉપર નીકળું એકલા ભ્રમ્ચર્ય ઉપર જ આઠસો પણ સંસારી નહીં પાડતા પાછળ ખુલ્લી પાછળ દાન આપ્યા પછી મિત્ર સમા બે મિત્ર ને બાપુ હેલ્પિંગ કરી નાખો કે કફરાત વખાત થાય ને કફરા થાય ને થાય છે विषय ना कंट्रोल नहीं से ती के होती है तो इतने एटले सुधी मेरी खबर आज आगे विषय मगे भीक मगे બોલો હોય ખરો પેલો જે સ્ટેન્ડ છે એટલા માટે આક્ષેપનું પુસ્તક કરે કરેક્ટ તો હોય નઈ ભ્રાંતિ જ્ઞાન અમને શું જ્ઞાન છે ભગવાને આ બધું બનાવ્યું જ્ઞાન છે સંતો એટલા જ જાણતા છે બાળકો બાળકો પૂછે કોને બનાવ્યું છે ભગવાન બનાવ્યું કોને બને ભગવાન બનાવ્યું આ જ્ઞાન ભગવાને બનાવ્યું એ જ્ઞાન એટલે જ્ઞાન છે ભાઈ તમારે વ્યૂ પોઈન્ટ છે બરોબર મુસ્લિમ વ્યુ પોઈન્ટ સમજે વ્યુ બોલે Not the a તમે કયા ચકરબસી કરો આખ્યા દેખા સાયન્ટિફિક કેટલા બધા સંજોગો ભેગા થાય સરકાર થાય ભગવાન કરતો જો ભગવાન કરતો હોય તો માણસ માં ભગવાન પી જાય તો ભગવાન નાય મારે તો મરી જ જાય શું કરે દવા મારે ભગવાન મારે દવા માગે આ તો ભગવાન મારવા બોલાવો પડે આ માન્યતા હું કાઢવા આવ્યો કે ભાઈ આખા જગત ને ના નીકળે અમાથી જેને સમજે એમ સમજાતું કે આ સારું કેમ ન શું હશે આ કેમ અમાથી નીકળ નથી આવતો એવું જે અન્ડરસ્ટેન્ડિંગ વધારે માંગે છે જે અમે શૂટવા માંગે છે માટે છે સ્પેશિયલ અમુક માણસ માટે આ થાય જગતના માટે નથી આખા હિન્દુસ્તાન માટે નથી સાબુકો અમારી અમારથી એનું બુદ્ધિ કામ ન કરતી હોય તો બુદ્ધિ પહોંચી ના વરતી હોય ત્યારે માથે એટલે આમ એટલે ભગવાન જો ક્રિએટર હોત ને તો ખૂબ ભાર કહેવાય મેં સાયન્ટિસ્ટ પછી મેં ભગવાન એમને કહ્યું મેં બીજા પુરાવા આપું ત્યારે આ બીજા પુરાવા ભગવાન જો બનાવ્યું હોય તો કઈ સાલમાં બનાવેલું એ એમને ખબર ને ચાર વાર ની પણ બનાવ્યું છે ભગવાન મે બનાવ્યું કે એનો બિગેનિંગ થયું છે અનાદિ આનંદ અમુક જરૂર નહી ભગવાન પડે બોલે છે ચીર પછી ભાઈ શાંતિ ચીર કયા ભગવાન ને બચે છે તું ક્યાં રહે છું ઉપર મેં ખૂબ આકોને તું તો બધે ફરી આવ્યો તારી અરજી લોસ પો છે ઓફિસ માં ગઈ બધી કરી લીધો તો ક્યાં જાય લોસ ત્યારે તમે ઉપર હે તો ઓર્ડર કરવાનો આખું એડ્રેસ આપો ને તારું લાઈન ક્રિએટર વેધર ઇલિજિબલ તારી મારી વિચાર ઇલિજિબલ નો ક્રિએટર નો બધો આખું જગત ઓછી ગયું છે કે જે આખરી ના દેખાય દૂર દુનિયા ના એનાથી સૂક્ષ્મ એનાથી સૂક્ષ્મ તેની નહી બનવા ગયા પ્રકાશે અને પ્રકાશ સાથે જોઈને બોલ છું એ કેવી રીતે પધલ થઈ રહ્યું છે ત્યારે ત્યારે પુસ્તકો શું કે છે ભગવાન ની ઈચ્છા થઈ હતી તમને કહું ભગવાન હોય પણ હોય નિરીક્ષક પદ માં કોઈ પણ કમી નિરીક્ષક નિર્વિચાર પદ વિચાર હોય ને જેમાં દરિયા આ દરિયાનો સ્વભાવ શું હશે વરાળ કાઢવાનો છે વરા કરવાનો સ્વભાવ છે નહી હોય ને હે આવે નીનારાયણ વરાૂર્યનારાયણ કરે છે આપડે પૂછીયે કે ત્યાં દવા કેમ વખાવડાવું છું આ ડુંગરો ઉપર બધા કોઈ જગ્યાએ વાળા નીકળે અહીં કેમ નીકળે મારો દોષ નહી મારો નીકળી જાય મારો દોષ હોય તો ના હોય એટલે બે વસ્તુ સાથે ચીજો વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે વ્યક્તિ ગુણ પોતાના ગુણધર્મ છોડતા નથી સૂર્ય અને દાયદારીઓ કેવું રાખ્યું તમને બેંગ્લોર દાદા આ વર્ષ માં કોઈ માર્ગ બોલી શકે જ નહીં બોલે છે બીજું બધું જે બોલ છો સેલ્થ ને લાગુ કર્યા કોઈ સુણસ આ દુનિયા નો ઘરમાં કોઈ માણસ બોલી શકે નહિ કોઈ જીવ બોલી શકે નહીં મારાબંધ છે આ રેજિનલ ટેબ રેકર કોણ વસ્તા છે આવે ના બોલી શકે ખરો એ ખાતે એટલે હાથમાં ના બોલી કે ખરો બોલે જ છે ને बरबर सचिव सृष्टि बोले थे तो खरी ने मानव सृष्टि માનવ સૃષ્ટિ બોલે છે વધારે બોલી જવાય શું બોલવું હોય અને એક વાક્ય આ વકીલો જે કોર્ટ માં બોલે છે એ વાક્યો એક વાક્ય બોલવા માટે જોખમદારી છે વકીલો જોખમદારી નઈ વાત માં બોલું હવે જોખમદારી કેટલા કલાક નો વિચાર મારી પાસે ચેક થયેલો છે અત્યારે તેથી ત્યારે તો બોલ્યો હશે ને માણસે નથી બોલ્યો ને અને બોલતો નથી ના બોલે ખરું ના મૂળ સંકેત થાય છે સંકેત અને સંકેત થી આગળ છે તે આખી વાત પણ પકડાય છે અને સોઠેન્ડ તારી આગળની એક છે તેનો શબ્દ જે હું જોઈ ગયો છું આ ગભો નથી બોલનારો છું કે આ વાણી બધારી છે संकेत मारो આને નુકસાન કરવું છે તમારો સંકેત ભાવ શબ્દ બનાવ ભાવવાની જોડે જે મને ભાવ માંથી આ સંકેત થતું થતું એ ધ્યા બહુ સુંદર લાગે આપણી મજા આવે અને અભાવ ની ચોખ લેસ લાગે તે ગાળો મળે એ બધું ચોખાન મળે એટલે મૂળ पूछाए बोर पड़े आखिर दुनिया ना भर तोड़ पड़े कारण आज कर नियम है ये दी अरे कर्म ने कार्ड સમય એનો સંબંધ ખરો સમય વગર સંબંધ વગર હમણાં આ થાળી માં જે વસ્તુ છે ને તે બધી ચીજ ભેગી થશે ત્યારે જે જગ્યા સમાજ તે ટાઈમે તે ટાઇમે અરે તે કેટલા બેસી ના દાણા જશે તમારા પેટમાં કોમ્પ્યુટર જોયેલું હા ક્યાં જોયું તું બરોડા મન મોટું પડ્યું છે નાનું જોયું તું આવે એવું તમારા શું ભાવ છે શું અભાવ છે તે આમાં જાય અને પછી આ બધું એનું મૂલી ભાવ ને અભાવ એ સર્જન છે એમાં તમારો હિસ્સો છે તમે સ્વતંત્ર નથી સ્વતંત્ર બંધો તમે નઈ શકો એમાં દબાણ છે તો આપડે જે બોલીએ છીએ એ ટેપ થાય છે આપડા વિચારો બી ટાઈપ થાય છે ભાવ ઉપર થી એટલે સૂક્ષ્મ મન જેવું છે સૂક્ષ્મ મન સુવું કઈ છે આ અંગ્રેજો કે જેના આધારે તમે ચાલી રહ્યા છતાં મનમાં જેમ બતાવે છે તેમ તમે ચાલ્યા કરો એ જળ મન છે કેવું છે જીજું ચેતન મન છે જેના આધારે અહિયાં કારેલી બાજુ બિલો ડિગ્રી નર બિલો ડિગ્રી ફર સત્તાણું છું બધા નવાણું ફવાથી એબાવ ડિગ્રી એબવ નોર્મલ એબવ નોર્મલ બિલો નોર્મલ અઠવા નોર્મલ એવું દરેક વાતમાં નોર્મેલિટી હોય તો બિલો નોર્મલમાં જ ચાળ્યા કર્યું અને નહીં નહીં જરૂરિયાત એ બઉ નોર્મલ હોય છે જેની છે તે બિલો નોર્મલ અને નહીં જરૂરિયાત એ બઉ નોર્મલ કોઈ નોર્મલ જે હોતી નથી તેના દુઃખો છે ને બધા આપણે મોટર માં બેઠા હોઈએ મોટર માં બેઠા હોઈએ અને જયારે બહુ ધીમી ચાલતી હોય ત્યારે આપડે કહીએ કે જરા જલ્દી ચડાય ને ત્યારે આપડે ત્યાં શું એક રિવાજ પડી ગયો એ દી તમે દિ ઉખલ નહી એટલી બધી ભીડ તો તમારી હોય એવું નથી પણ જનરલ તમે આપો આ તો તમે બહુ ઊંચી વાત કરી નાખી બધું કે દરેક જોયા કરે જ નહીં તો પછી તો પછી પ્રતિબંધ કરવા ચાલે છે આપડે પ્રતિબંધ કરવું પછી આપડે એનો અર્થ એવો થયો કેવું થયું ને કહેવત એવી થઈનેશન એવી થઈ ના રહેતા છે કે ભાઈ માણસ ની રીત ની શક્તિ નથી જ્ઞાતા દ્રશા રહે તો માણસ થઈ ગયો તો હવે કે સમય ડબલ કરવાનો વિચાર આવે ખો દખલ કરી દેસ સંસાર ઉભો રહ્યો અને નીકળ્યો નથી ને સાયન્ટિફિક વૈજ્ઞાનિક હોવું જોઈએ આ કઈ ગમે તે ચાલતી માંથી વાણી નીકળી જ નથી બોલું છું બોલે છે તે જ આત્મા હોવો જોઈએ માટી પડી ગઈ છે તે મોટા મોટા માણસે બોલો મારા આત્મા ની અવાજ તો હોય તમારો આત્મા અવાજ ગયા તું તું કેટલું બન હોત ને કલ્યાણ થઈ જાય બોલ્યો આ બોલ ના એવું બોલે અહિયાં દાદાભાઈ એવું બને છે શું છે ઘણા ફર ના બોલવું એટલું બોલાય બોલાય બોલાય બની જાય ઘણા વખત ના કેટલાક ભગવત કે સંજોગ હોય આપડે એને આપડે ઈચ્છા હોય કે ભાઈ નથી કરવી એવું નક્કી હોય તો સંજોગ એવો થાય થઈ જાય તો નકી કરનારો તે કોણ છે મારે નથી કરવી તે કોણ છે અને આ કોલનારો